આ તો ભાઈ એને લે લે ને ઓરત ને તો ઉઠાઈ જાય ના આય તો દેવા ગઈ છે ઉઠા ઉઠાઈ જાય લાઈન લખી ગઈ બધી બધી કોઈ નામ ના દેન તારું હા હા રાજુ એ વન થી ગાઈ ઓર ના એ દર્દી કરે સમજાએ દિવસ ની બે હાજર કેલરી ખાવી જોઈએ વધારે નઈ રીતે ખબર ના પડે વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત સમજે કે આટલું ખાવું જોઈએ બે કેલરી ઓછું ખાવતરા કયા કયા કઈ શક્તિ કામ થયેલું એવું લાગે છે વ્યવસ્થિત શક્તિ કાયદો સમજવાના છે એ તો એ લોકો તો નથી જાણતા એવું કઈ નથી એ લોકો કે છે કે એ તો આપણા મગજમાં શ્વાસ લે છે એવું એક એપેટાઈટ સેન્ટર છે આપડા બ્રેઇન ની અંદર એ ડિટર્મિન કરે છે કે વધારે ખવાશે કે ઓછું ખવાશે એપેટાઈટ સેન્ટર એવી થિયરી છે સાયન્સ છે ખબર નઈ દાદા તને સમજાય આમ કેવું ગેલા એ પેલા જ રીતે ભાવ ગયેલા પરમાણુ ભેગા થયા પછી એને સર્જાવી શકાય ને સર્જરી જરૂર પડે એ ખબર હોય કે આજે હું ગયા શું કઈ તને ખબર નથી ગયા કેસમક આવશે સે, અમેરિકન જોડે કેમ નહી તો કો અમેરિકન સાથે કેમ ના સરૂ અમેરિકન અમેરિકન લડતી નથી દેતી રહેશે લડાઈ ગઈ દેતી રહેશે તો આ બાદ રહેશે દેખો લડાઈ ગઈ દેતી રહેશે આ તો અહીં ઓલ લડ તો આરે બોલે ગુજરાતી સમજો કે સમાજ દબાવનો આ સર સાડા સિક્કો દે કે એની વાણી ન કરસે બધા ને કદાચ ગુજરાતી બધું તરસ સમજાય છે હા એટલે બધા સમજે છે બીજો પ્રશ્ન એમ છે કેવી રીતે અમેરિકન ટ્રેન જોડે ફ્રેન્સ થી વધુ પેકેજ છે કે ઇન્ડિયન ટ્રેન જોડે ફેન્ થી વધુ પેકેજ છે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 એમના જે મોટા ભાગના એમના ફ્રેન્ડ છે બધા ઇન્ડિયન એ બધા સગાના છે બધા સગામાં એટલે વધુ ટકે વધુ ટકે મદરાઈ સા ના વધો વધો કાકા તેમાદ લગન ગયો ને એ બેન્ડ વધો ટેક્સે બેરી વાય વધો ટેક્સે જીવન બીજીતાઈ નહી તો હે અમેરિકા તો ભાઈ વર્મા છે તી રહે છે લાપોત નઈ બોલી આપક મારીને દાદા જે હોટેલને જાવે જે વાહા પે લેઈને જાવે જે વાહાને કે લેઈને જતી રહે લઈ જ દે એનો મેડાય તુષાર તુષાર તુષાર તડેલી એ નોટ ક્યુ તો તો કોણ સે જાણે થાય પછી તે અમેરિકન લેવી પેણીવા દો ને અમે બિલકુલ કહી દીધું તારી જ્યા જ્યા સુધારી જાત ત્યારે તારનો કેમ કમરગનડો નથી થતો અમારો તો એ કરી કોલ આવે કોલ આવે મારી હેની બોલવા આવે એમ પૂછે છે પોતાની જાતે ઓળખાયું હોય પીતી હોય ના પીતી હોય આવે <im> what you see outside is not really what is inside right i only looking at the outside mane ke india mein blast aapi gaya na mane danki hai raatik ka ek ek sarvedu ko bhai log ja ma theplu amar se aaya mere laat aapi hai nahi to the indian sarvedu bolu ke is seat today is not in pride but as by near community to tell the celagian face submission is in મળતો કોઈ બે કામ અને પાંચ સાત કે અમેરિકન પાણી વડે તો હું તમને રસ્તો દેખાડીશું એગ્રીમેન્ટ કરું છું the contract the agreement uh, to benefit ourselves okay. <laughs> <laughs> and i am to pay any fees that come with this it will all this and it is still if you don't want to say about the before that make sure to have even health sure you, thing, you uh, will wait i'll uh that are american and paying indian finance agar koi kahe ke mai indian na panu cha american payne agar aisa hai sab bhuli gaya agar ભૂલાડી મેળવ <rest> <loreen like>. શું આવું કરું તમને મધર જોડે ભાવે છે મધર ને તમાર શું થાય મધર ને કેમ એમને જ અમેરિકન મધર હોત તો કેટલો ઊંડો છે કેટલું પાણી છે તેને તારા ટકા તારા અને તેની એક ને એક ટકા બે ને તે તારે શું થગી થાય બીજું ને તારા અને તેની એક ને એક ટકા બે ને તારે શું સગી થાય મમ્મી જાય કે છે જાય કરી દે તેમ એક કરે બેન રાહ તો ન કે એ તો ખાતું હા ટેન્શન હોય તો કોઈ નથી નમી કહી ને હા કોઈ કહી બેન તાઈ જઈ તાઈ એને કયું અરે પેપર ફોડ નથી આવું પેપર ફોડ નહિ ગણ કરો સારા એટલે શું ખબર નથી એટલે મને જ ખબર નથી ને સારા એટલે શું મને જ નથી ખબર એના કેડા પણ આવી એનાનો તો વીજમ આવી વો આઈ ગ્યો બહો આઈ ગ્યો લે દાડે કેડા મે તો ડાર મેરે 5000 ડોલર રૂપિયા સેલ લગાયા કઈ વાત કરે અરે બોલદાર આતો બી લગા અરે વાર બોલ્યો આતે હે સર ચુણ ના કે હવે તે નહી લગાડે તે નહી લગાય પહેલી કે નહી લગાડે એટલે કઈ પૂછ મે પૂછું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 લાટીસ મેન ડિવાઇસ ઓકે મેન ઇન્ટરવ્યુ સી લેફ્ટ ફેસ ઇસ સમથિંગ આઇ હી ઇસ બાય ફેક્ટ બાય લુક તો હેડ મેન હેડ ઇનટ્રુડ યાર બુનો એમ કેસે કુછ નામ ગા સતા રે નહી તો કઈ નહી લો જારે ચાલે તંગા રખા આલે આલે સુનીલ કે છે એ મને કોળી ગમતી હોય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 બકરી ના બચ્ચા મન બચા ને ખાવું જસ્ટિફાય યુનિક સ્ટાઈલ ઓ પર હેલ વે બેન્ડી ડિટેઈલ ઓ પર મે ઓર હી મન દે મે ઇને બોતાને બેચંડા વાલો સામો સાઉન્ડ આ ડાયરેક્ટ લે બોતાને બેચંડા વાલે ના કરે વેન ધે આર એવરીબડી લાઈક ધેર ઓન સેક દે આ બચ્ચા બચ્ચા કઈ ના હોય તે બધું પાઉ તો બચ્ચા થઈ જાય કાપી હું નથી બચ્ચા કેટલું આપડા બચ્ચા થાય આપડા બચ્ચા નો લાભ થઈ ગયો હોય ઓલા સાઈન મે આવો જો જે લખ્યું હોય એટલું જ આપણે મણે પણ આપણે કઈ પુરશાર્ધ કરીએ તો એનાથી કે ફરી ફરી શકાય ખરું કેવું કહેવાય ને આ જમ કેવું કહેવાય બહુ ઊંચા છોરા ઇને એટલે એનો ભાવ શું છે ભારત ને કોને કેવું કે હું વાત કરું નાનો દાખલો આપું તો ચાર ગાડીઓ આપણે ચાલુ થાય એને કઈ આંખે માંથી ચલાવો કઈ પ્રાહ માં લખ્યું છે આંખે બીજી ચલાવે ખરા કેમ ના ચલાવે કેમ ત્રાહસ માં લખ્યું ના એટલે પ્રાહ ન છે થશે એનો આવો નહિ બધવાનો ગાડી માં કે ચલાવો ગાડી અને સાવધાની પૂર્વક ચલાવો અને તેમ છતાં અથડાય તો પ્રાર્થ કહેવાય તમને તમે કામ કરતા તમને ફળ ના મળે તો પ્રાર્થ કહેવાય કામ જ ના કરવું ફળની આશા થોડું કઈ કામ લોટરીની ટિકિટ લીયા હોય એટલે કામ કર્યું હોય તો ફરી આશા રાખાય બંધ ચલાવી ગાડીઓ બે ખોટું એવું ના પડાયો સારણી પૂર્વક ચલાવો સમજાય નો સદ કરો છે અને સદ કરવો છે ને બધું આવું થોડા બનવાનું છે આમ તો આપણે બે કાળજી રાખવાનો કેદ કરો પ્રારભ કરોગવટો ગોગવટો ફળ આપવા જે સંખ થાય એમ નામ પ્રારંભ ફળ આપવા જે તૈયાર થયું ભાઈ પ્રારંભ કર્મ નું ફળ મળે ખરું કર્મ નું ફળ મળે ખરું કર્મનું ફળ મળે ખરું કર્મ નું ફળ મળે ખરું ખબર પડી હતી પછી ફોન કરો કે આવે છે દાદા આવશો તો મારો કાર્યક્રમ મૂકીને આવી દાદા કે જે મારો ત્યાં કાર્યક્રમ મૂકીને તમને મળવા આવી ગયા છે આપડે કારણ કે આપડે સમય ના મેં એક જ છે છોકરીને બધું ધ્યાન રાખવું જોઈએ રાખવા નહીં ટંકા રાખે તો હરપ થઈ એટલે આપડે ચોક્કસ જાગૃત રહે શંકા નુકસાન થાય આખું શંકા કોઈ પણ સંજોગોમાં શંકા કોઈ પણ શંકા ઉત્પન્ન થાય દાદા આ શંકા ઉત્પન્ન થઈ તમે જાઓ પાછી મારતા નહીં શંકા નહીં મળતા સમજ ના કંકા આ દુનિયામાં શંકા જેવું ભૂત કોઈ ને બધા ભૂત સારો કોઈ વખત થઈ જાય જાય હવે થઈ પણ થાય તો શંકા ના બીજા શંકા તો શંકા પડી હતી આપણને કિલો કરી અને ધીવેર એટલે ભાઈએ ચેતવણી છે ખાવી ચેતવણી આપી દેવી લે શંકા તમને કરી લે છે તમને ખબર નથી કે શંકા શું હેલ્પ કરી કશું નહીં કશું નહીં મારો નામ નિનન છે કે જે સંકાર એક દિવસ જગતમાં બંધાતો રહ્યો છે ઓકે કછ છે માતેને બેઠે ગયે બેઠે ત્યાં તે દે દે દે દે જે બોલતા અને લોકો વિચાર મારા પર બૂથ લગાને તો કાલ સે કાલ સે કાલ સે કાલ સે હા તે પે જો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 આપડાસર ક્યારે તૈયાર થશે કઈ દેવાનું આ અમારી બધાની ઈચ્છા છે ભગવાન ની મૂર્તિ છે ને બધો ખર્ચો એટલે તમારે પૂજા ભણવાની છે આ પણ આવી રી સાધા જાણ વામની જરૂર ક મોટો પુલ છે જુદો જુદું ના અપાયેલું થાય એવું છે બાંધકામ કરીએ તો થાય બીજું હવેક કાર્યમાં એ થાય છે સમજ માથા પરથી नजीक अहरा आवाजु एक मईल आज नहीं हाँ આધી મળતું જરા અгру મોંગું છે ને એટલે અгру છે મોંગું ને જરા હા તે બોલતા પેમેન્ટ કરે આની વાત હા હા લઈએ તો તો પેમેન્ટ તો કશું કરવું પડે 3000 અમારું તો આની બધી લગભગ હરખી થઈ રહે છે એક વાત તો કુઠાઈ ના થઈ રહે થઈ રહે થઈ રહે હા જેવો ત્યાં બહુ નકામ થતો હતો અને પોતાનું મનો પ્રપોંતાપા એવું વાળું બે ડરવામાં એક આવી કોણ કરે કોણ જાય એ કરે છે એક પાંદડાનો કરે છે એ તો ઓખાં બખું જાનદાર હું કેવી છું દાદા બધું સમજી ગઈ હું કેવી છું હું કહીએ થાય છે આજે કરે ને ને કરે છે હું વાત કરું પાંદડામાં કરેદૂત ના દે એમ કોણ દુઃખ આ તો આ બધી જ્યારે દાદા નામતા <laughs> <laughs> <inaudible> <inaudible> <inaudible> કેટલા ભાઈઓ નહી હા અમારતી બહાર નીકળે છે હા જેને ભગના શક્તિ કેવા શક્તિ બધી આ જે પ્રજના શક્તિ ને લઈ જવા માટે માફ કરતી આખો ધારો એ જ કાર્ય કરીને અજ્ઞાશક્તિ એટલે બુદ્ધિ તે બધે સંસારમાં બાર નીકળવાના છે દાદા ભગવાન સમજો શબ્દ જતો સુધી અકબર અને જે બોલે છે અંદર દાદા ભગવાન ના આસિન જે કાર એ પણ બોલે છે એ કર આપડે બોલે બોલે એની ઉપર આપડે જોયા કરવાનું એ બોલવાથી આ શુદ્ધ થાય અને જો હું શુદ્ધાત્મા બોલું એને જોયા રાખવાનું એને જોયા કરવાનું આપડે આપડે જો આપડે મારું શું મારો પ્લેમ શું મારે તાર સુધું ના ચારે કે તમે ઉભું કર્યું મને હું તો ચોખ્ખું જ હતું ચોખ્ખું તમે મને આમ ઉભું કર્યું બરાબર કે બે આપડે છે એનો તો ધર્મ ફૂદગલ નો રહેવાનો જ ને તોય પણ આ ફૂદગુદ્ધલ શુદ્ધ થવું જોઈએ શુદ્ધ થઈ જાય પણ એનો ધર્મ તો ફૂદગલ જ રહે ને એ જ રહે પણ એનો મૂળ ધર્મ આઈ જાય સ્વાભાવિક ધર્મ શુદ્ધ ધર્મ શુદ્ધ થઇ જાય પણ શુદ્ધ આત્મા ના થઈ જાય કારણ કે શુદ્ધ આત્મા તો જુદી જ વસ્તુ શુદ્ધ આત્મા છે આ ધર છે તો દેવ શુદ્ધ થઈ શકે શુદ્ધ થાય તો બંને નામ શક્ય છે આરું બી તત્વ છે પણ મારું આ બારનું સૂઝ નજ થયે અંદર નું શુદ્ધ થયું બહારનું થોડું બાકી છે એમ કઉ છું જ યાત્રા ડિગ્રી એ શું થાય એટલે બધે રાખીએ બરોબર તમારે આ શુદ્ધ કરવાનું ઈગને આદરો સંધીલે ઊંડે વોતે સિંધામાં છે તે સહી ગર છે હા આને સીધે કરે પાછે સંધી જાન સંધીઓ તો હેલમ જેરથી દોજે નાની નાનાથી તેદી